એ પોત પોતાના ધર્મ છે બધી ઇન્દ્રિયો અને મન સાથે મન ના ધર્મ નું ધર્મ વિચારો કર્યા હા બસ એ વિચારો ક્યારે નષ્ટ થાય આમ કેવું છે થાય કે ના થાય એને ધર્મ હોય અને આપડે આપણા ધર્મ રો એમ કે છે આપડે તો હું હું શું કઉ છું વિજ્ઞાન કે મન એના ધર્મ હોય આપણે એના ધર્મ હોય ગબડાયના ધર્મ હોય બાર ફટું હોય તારે આત્મા એ પોતાના ધર્મ જ્ઞાતા દ્રષ્ટામાં બીજા ના ધર્મો ને આત્મા શું કે છે એ મેં જોયું એ તો કોણ હોબર્મ છે ઇન્દ્રિયો નો શું તેને આરોપણ કરીને આત્મા બધાનું ખાઈ જવા ફરે છે મેં સાબળ્યું મેં એ કર્યું તેમાં પોતાનો ધર્મ ખોઈ નાખ્યો પર કૃષ્ણ ભગવાને કહ્યું પર ધર્મ ભયાવ પાકા ના ધર્મ હું કરું છું એ જ ભય છે કે છે શું છે પ્રાર્થના માં બેઠા હોય અને વિગ્રહ કરે આપણને તો પ્રભુ ને પોચે આપણી પ્રાર્થના ભલે ના પહોંચે પણ વિચારો આવે તેને જોઈએ તો પ્રભુ આપણને એક બાજુ ખુશ થઈ જાય વિચારો જે આવે હા હવે ખરાબ જોઈએ હાર આવે તને હાર જોઈએ જો કરીએ પ્રભુ કુશ આવે છે જોઈએ ના આવે શું જોઈએ તો તમે નોંધ કરી આપડે ગાડી બેઠા હોય મેચાર આવ્યો એક્સિડેન્ટ થશે નોંધ કરીએ છીએ પછી આગળ સત્સંગ ની વાત કરશે તો એ નોંધ કરીએ છીએ શું કયું આવી વિગ્રહો આવે અને પ્રભુ ને બધા નું માનવું એમ છે કે પ્રભુ જમા કરતા નથી એ તમે આડા આવડી વિચારો કરો તો તમને એ પ્રાપ્ત થતું નથી એવું માનવું છે મોટા માણસો નું એમાં રે અને વિચારો તો એ છે તે મન નો સ્વભાવ છે એટલે અમુક એનું એ છે अहंकार बुद्धि वाँची सके शुभ कोठी फूटी विचार थे दारू के भर तो ये समझी सके ये दरवा निकलो એટલે પોતે ખરાબ વિચાર આવે તાર છે સારા વિચાર આવે તાર વિચરે નિરિચે કે દશા કોઈ પણ પ્રકારની વર્લ્ડ માં કોઈ ચીજની ઈચ્છા ના હોય નિર્વિચાર દશા કોઈ વિચાર નહીં શું કયું નિર્વિકલ્પ દશા કોઈ વિકલ્પ નહીં દાદા દુનિયાદારી ના તો વિચારો રેવાના જ ને અવર નવર થાય નહીં પ્રભુને તો પહોંચતા નથી એમ જમા થતા જ નથી પ્રાર્થના પ્રાર્થના જમા થાય નઈ એમ કે છે પ્રાર્થના ભગવાન કરીએ એ ગણાય નહીં ને પ્રાર્થના ભગવાન કરીએ એ ગણાય નહિ ને જો વિચારો કરો કદાચ તમારા મન માં કે હોય નઈ હોય એટલે શું કરવાનું એને માટે એકાગ્ર માટે એકાગ્ર થાય એકાગ્ર જે વસ્તુ પડીએ તે એકાગ્ર થાય તે વસ્તુ એકાગ્ર ક્યારે થાય આપડે પૈસા ગણતી એકાગ્રપટલે એને રિપેર કરવા જેવું છે નઈ તો એને પૈસા ઉપર રુચિ છે એટલે બરોબર એકાગ્ર થાય છે ભગવાન પર રુચિ નથી બિલકુલ સમજી ગયા તો પોતાના જોડા છે પણ ભગવાન ઉપર રૂચિ નથી છોકરો છોકરી બઉ ને ભૂલ થશે કેટલી એકાગ્રતા હોય પણ જવાબ બરોબર આપડે એકાગ્રતા પ્રત્યે આઈ જાય એ આ પૈસા ના જવાબ થી અમને એજ પેલો ભગવાન ની રુચિ કેવી રીતે જરૂર છે ભગવાન તરફ રુચિ આવી જાય પણ એ રસ્ત કેવી રીતે આવે પૈસા राखी सुई जाओ मकान मेटाला बैंक मैं लाख रूपया मकान मैं शांति रहे भगवान लूजिए तो शांति रहे रूपया नगवान लाइन रहे पैसा भय लगे को पैसा मूड़े भयकारक है दुख कारक है भयंकर दुखदायी से छाने छीरो नॉर्मल हो तो दुखदायी એટલે દાદા સંતો નું માનવું તો એવું છે કે દુનિયાદારી માં રહીને પ્રભુ ને પ્રાપ્ત કરી શકાય છે દુનિયાદારી છોડી દેવાની કોઈ જરૂરિયાત નથી એવું કેવું છે તો આ દુનિયા તો એવા જો બેઠી છું તો વિચારો ચારે બાજુ ના સગા વાલા બીજું ત્રીજું અવરનવર એ બધા વિચારો પ્રાર્થના વખતે હાજર કેમ થાય છે એ છતાં આપડે રુચિ નથી ભગવાન ઉપર ભગવાન ઉપર રુચિ હોય તો ખુશી હા લક્ષ્મી ગળા બેસી છે એ તો એ કરે છે ને દેખાડ માટે ખરેખર ના દેખાવા માટે નઈ સાચા દિલ કરે છે પણ એની પૂરેપૂરી રુચિ નથી રૂપજી પેલા ઉપર છે જો આ રુચિ છે એકાદ જો અમને એ જ શીખવાડો કે તમે આ રુચિ કઈ રીતે થાય रुपया भगवान जाओ तो कभी सुख रुपया भय थे दादा ना बनता है झगड़ा थाय रुपया बढ़ूध आने भगवान रूपया खोटा रूपया नुकसान कारक रुपया जरूर नॉर्मल होने खावा छूट दादा हूं समझु कऊ यू कहवा मागो छो की भगवान तरफ नुचि तरफ बाजू ध्यान जत तो ग्रेज्युए दुनिया तो गुणेड दुनिया मई बाइक जवाबदारी रही वरवाइ नी गो कई थत से बधाने शांति आप સંસારમાં ભગવાન તરફ રુચિ વધવી જોઈએ કે મારા તારા સંસારમાં સુખ નથી પૈસા માં સુખ નથી એવું બધું પોતાની ખાતરી થાય અનુભવ થાય ત્યારે ભગવાન રુચિ વધે તો ગયા અવતારે પૂર્ણ કરેલું તે બધા છોકરાઓ સારા મળ્યા છોકરા બધા માણસો સારા મળ્યો લક્ષ્મી સારી મળી બધું મળ્યું વધારો કે ફરી કઈ કલ્યાણ થઈ જાય આપણું એવી અપેક્ષા નથી આવે એવી કોઈ અપેક્ષા આવે અમને નથી આમ કઉ અમારે તો પ્રભુ જરૂર છે અપેક્ષા નથી તારે જ કહેવાય નહી તો અપેક્ષા વાર દુખી હોય તે કેમ કરી તમારું આખું કુટુંબ તરીકે તમારું સતી છે એવું શું બધું તમારું આખું ઘર ઉત્તમ છે આ આખું મૂર્તિ બી લાલ એટલા પુનસારી માણસ હતા એમાં જોયેલા કે ઘર જ બઉ સુંદર આવતું નથી પણ બાપ પૂંસારી હોય તો છોકરા પૂંસારી તો એક છે એ બધા પાંચ પાંચ થઈ જ છે બધા પણ બધા ઓળદાય છોકરા શું અને પેલો પેલા ભાઈ નો છોકરો મળ્યો તે મને ઓલદાય લાગ્યો બને તો ને ચલો ભાઈ મરી ગયા સૂર્યકાંત અને એ તો સંઘ માં આવે ને બઉ સરસ થઇ જાય ને શું થઈ જાય જયારે કુસમ હોય ને તારે ખાય છે એટલે સારું પૂન છે બઉ પૂન સારી કે હવે દાદા અહી તો બધું પુન મેરું પણ હવે પોચ જવાના માટે મુક્તિ આપવાના માટે શું રસ્તો છે મુક્તિ નો આ બધો સાધન થી આવો છો ને આ જ્ઞાની પુરુષ દર્શન કરો છો ને છોકરા થતા હોય ભાઈ હોય નહિ એ બધી હગે કોમો લાગે નહિ આ તો આ કોમ લાગે આ જ્ઞાની પુરુષ છે ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય છે ઉત્લોક નાથ એટલે એનો દર્શન કરવાથી તમારે એની ચિંતા નહીં કરે મુક્તિ શું કહ્યું मुक्ति चिंता नहीं दादाजी आदा तो, तो दादा। <laughs> सत्संग अंदर काका नारे हु दादा पे गया कोई सत पुरुष पास जाइए તે એ આપણને મુક્તિ આપે અને અથવા મુક્તિ નો માર્ગ આપે અને મુક્તિ આપે ત્યાર પછી કોઈ પણ જાતની પઝલ રહેવી ના જોઈએ પ્રોબ્લેમ ના રહેવો જોઈએ પ્રોબ્લેમ એ કોને કે છે કે મગજમાં જે વિચારો આવે છે એને પ્રોબ્લેમ કે છે કે આપણે એક ચીજ થવું જોઈએ અત્યારે હું દાદા ભગવાન પ્રાર્થના કરતો હોઉં ત્યારે વચવો કોઈ જાત વિચાર ના આવે જો વિચાર આવ્યો એનો મતલબ કે पूरे पूरा मुक्त तो, मन, मन थे थे ना, तो जरूर थे। हाँ, ना हाँ थे। कही तो काम कहवा विचार अगार रहो अर्थ समझि ભ્રાંતિ ની બાબત માં સત્સંગ થતો હતો તે તો આપે હું કહ્યું તે પ્રમાણે જેમ કે ભ્રાંતિ એટલે સ્વરૂપ ની અજ્ઞાનતા મામો ધોગોધો ભ્રાંતિ એટલે આપણે ઝુંડે ઝૂડે આવતો અત્યારે વધતો નથી તો દાદા આપડે આંકડા તમે મને તમારી એવું મેં માની ને તમને આપડેલી આ ભ્રાંતિયો કઈક ઓછી થઈ એમ ભ્રાંતિ અને વિચાર જુદા છે ભ્રાંતિ એટલે શું કે અમુક જાત નો હોય કે હું કઈક માનવું ભ્રાંતિ આપડે બાયણું વાસી બેઠા હોય અને સ્ટ્રોંગરૂમ હોય તો બહાર છે ગમે એટલા મુસલમાન ગાયો હોય આપડે શું એ રીતે મન ખુદાકુદ કરતું હોય તેમ આપણે શું આ જે વિચારો નો જે વાત કરે છે ને એ તો ભાવ ચડાયેલી છે બાવ ત્યાં બાડ તોડ કરે પછી એક પાટીયા ઉપર તર્યા કરે એના કરતો આખું રવા દીધું શું થોડું અને કિનારે છોડી અને તર્યા પછી આપડે નારણ કઈ ગયા તું તમને દાદા लिख मोक्ष मीजना बंधन कर नावड़ कई बात आ નાવડું લઈ જવું છું ઉત્તર માં પણ તું તો પશ્ચિમ બની મારે કેમ ના વાંચે છે મારે ઉત્તર માં જવાનું છે એ મને ખબર છે ઉત્તર માં મારું જઈ શકતું નથી અને પશ્ચિમ માં શું કરે બિચારો હવા ફેર હોય હવે રસ્તે લેવું પડે લેવું પડે પણ પોતાના લક્ષ માં રહેવું જોઈએ મારે આમ જોવાનું એ રીતે આપડે જ્ઞાન આપેલું लखे <coughs> मन तो आप कही दिए तू जा एक, है। उतरी है, तारा तो, एक तो मन, मरू मन तो मैं कहते मन कोशन करो लेखक गोकारी करी नाम <coughs> મારું મન નું ઓપરેશન કરી પછી મારી જોખમદારી નઈ જેમ ડોક્ટરો લખાય લેશે ને કે જીવેક મરે મારે માથે જ આપદાય નઈ એવું લખાયે છે કરવાનું છેડ થઇ જાય શું કયું એવું થઈ જાય માઇન્ડેડ તો આ વાડા નહીં માઇન્ડ હોય શું કહ્યું આ તો ભાવ પેલા આ હિમાલયના ભાવો ના રીત હોય છે ગ્વાડી રીતો ઓપરેશન કરતો બધું ઓપરેશન કરી નાખીએ પણ એબ્સેન્ટ માઇન્ડેડ થાય તો આ ગાડો છે ને તેને માઇન્ડ હોય ભાઈ જ ના ભાઈ પણ એબ્સેન્ટ માઇન્ડેડ થાય આ ભાવ હિમાલય ના ભાવો ટૂંકા ધનમાં કશું સમજરે સમજતા નથી હું કોણ તે સમજતા નથી ક્રોધ માન માગડતો ના હોય ધર્મ તો એનું નામ કે બરફ જેવો થઈ જાય કેવું બરફ થઈ જાય ઠંડો એનું અસ્તિત્વ નિરંતર વગડ્યા કરે રાજદાળો બરફ ને કેવું પણ વગડવાનું સાત એટલે મન ની ચિંતા એવું નહી કેવાય તો દાદા એ વિગ્રહ કરે તો ચોરાસી લક્ષ મુક્તિ નો પણ મળી જાય એ વાત તો લખી ને એમ એમનું કેવું એમ છે દાદા આપડે પ્રાર્થના કરીએ ત્યારે મુક્તિ આપી દે ને ચોરાસી લક્ષ ફેરવા માંથી આપણને મુક્તિ મળી જાય ને આઈ જાય કેમ ના મળી જાય મુક્તિ એનું નામ કે બધા ફેરવા મુક્તિ થઈ જાય મુક્તિ એટલે સારું છે આટલું વિચાર કરી શ્વાસ તો જાય નઈ પાછો વાત પર જિંદગી પણ શ્વાસ ની વાત આવી એટલે ચાર ક્યારે લઈ લે પરી બીજા આવી જગ ને એટલે રમી રમવા જતા એના કરતા આહાર રમી રમવા જતા પણ પોતે મુક્તિ ન રહેલા હોય પોતે એટલે તમે આટલો વિચાર કરી શકો હું ના જાણ આટલો સરસ વિચાર કરી શકતા પેલા બધા ઘેર ભરાય ને કરે વિચારો ખરું વિચાર જ પડશે ને કે ખરેખર હું શું કોણ છું આ બધું શાલે વર્ગણ છે આપડે સ્વરૂપ શુદ્ધાત્મા થતું ભાઈ તો આ નામ પાડેલું શુદ્ધાત્મા શુદ્ધ આપડે આવતા જન્મ પુરુષ થઈશું એમ એમ સર્જા થી થઈશું આપણને મોક્ષ થયો છે મોક્ષ થવાનો છે એવું આ જન્મ માં આયુષ પૂરું થતા સુધી ખબર પડે ખરું પાછું નિશાનીઓ શું કે છે કઈ રીતના ખબર પડે આપણને કે હવે આપડે મોજ થઈ જવાનું છે વિચારો કેવું છે ને દાદા હું અમેરિકા આવ્યો એટલે તો આપડે કક્રોલિયા નો વિચાર થાય તો કક્રોલિયા નો તો એટલે અમેરિકા નો વિચાર એ વિગ્રહ કરે છે અમારો અંતિમ પેપડે શાંતિ શાંતિ માં તો બીજી તો બધી શાંતિ છે ફક્ત કરવા બેઠીએ છીએ ત્યારે પ્રભુ ને આજે પ્રાર્થના કરવા બેસીએ છીએ આપડે તું કોણ છે ઓછા પ્રભુ ઓછા વગર પ્રભુ એટલે જ નહી ગપુ ના હોય પ્રભુ ગપુ નથી પ્રભુ ઓછા પ્રભુ એ જ છે ને નથી દાદા તમને સુરત સ્ટેશન જે પ્રભુ એ તમને આપ્યું એ જ પ્રભુ અમે માનીયે છે અને આપને આપના દૂધ તરીકે મોકલ્યા એટલે અમે તમને પ્રભુ માનીયે પ્રભુ એ ઓળખાણ તમને આ પ્રમાણે જ્ઞાન આપ્યું એટલે એ પ્રભુએ તમને કહ્યું નહી એટલે તમે જાઓ ને દુનિયા કરો આટલી સમજણ તમને ત્યાં મોખેલી શું કહ્યું આ તમારી જેમાં વિરોભાસ નથી એ જ પાછળ જોડે આવે એટલે એટલે આમ કરતા કરતા બધું ફેરફાર થઈ જાય માણસ શું થાય કુસંગ નો બધો છૂટી જાય અને સત્સંગ થઈ જાય અગર તો આ વિજ્ઞાન છે મારું વિજ્ઞાન શબ્દ જો સમજી લે તો છુટો છે દાદા એક વખત તમારો બેઠો થયો પછી તાકાત આવવી જોઈએ એમ તો તમે આટલી બધી વાર કેમ લગાડો છો એમ કે ના ખબર કે દૂધી રોપી દૂધી દૂધીઓ લેવા દે એતો થાય દૂધી બે હે તો બેઠું થાય અને અમારી ભ્રંતિયો તરત જ એ થઈ જાય અમારો વિચારો ભ્રંતિયો ને વિચારો અમારો તરત જ દૂર થઈ જાય કાલે એવું જ કરીએ હા એવું કરીએ બોબા કાલે એવું કરી આપી અમે જેવું કહીએ ને એટલું જ કરવાનું કાલે બીજા કોઈ ને પૂછવું હોય આજ્ઞાઓ પાડવાનું જેમ ભગવાન છે તો આજ્ઞાઓ તો પર માનવાનું એમના સમાજ આયા એટલે હું તો એવું માનું છું અમારે કશું કરવાનું રહેતો નથી એમને કરવાનું આજ્ઞા એટલે પછી કુસંગ ને કશું કરી શકે નહીં જો સેફ સાઈડ રાખે એટલે આજ્ઞા તો પાવી પણ તમને સમજાવી દેશે તો હું સહેજ સમજાવી દઈશ પાડી ના પડે એવું ચાલુ કહીએ હેલું કરી આપવાનું કેટલી ભાવના થાય છે નહી એ તો તમે તો પેલા સત્સંગ માં તારી ભાવના બહુ સારી તો સિદ્ધરામ પૂછે કે સાચા તમ ગુણ કે શું નથી કે હે કે કોમ ટોપેશ લમુ પેલા બોલ ની વાખ્યા શું સાચા સર મેજર જિસમ હમ બોલ કે તો તાપૈ તને સુ પૂછે તો તાપ મત પેલું હે બઉ તાપમાત તપી ગયેલું હોય તેને શું થાય નાખે વધારે હાથમાં તપ ના કરાવે છે આમ તો તપેલા તો છો તપ વ્યાખ્યા પૂછીએ અધિચ દેખાય નહી દેખાય એ તપ છે તે સંસારમાં પુનય બંધાવશે પુનય બંધાવશે એનું ક્રેડિટ ફળ આવશે અધિચ એટલે જ્ઞાન રક્ષણ સારી તપાડ્યું આમ ક્યાં કોઈ બ્લેમ કર્યા કરે તે ઘરે તું જયંતિ નું ઓળખું ના ઓળખું ઓળખું એટલે તને શું થાય કે મે જયંતિ નું હૃદય તપે શું થાય હૃદય તપે તપે અંદર લક્ષણ ના પાછા તું તને ખબર પડે વધુ તપે છે વધુ તપે છે પછી એકદમ તપે ને ઉતરવા માંડ્યું તે ખબર પડે કે તપ ઓછું થવા મળ્યું ખબર પડે ના પડે જે ખબર પડે છે આત્મા તપે છે ઉપવાસ કર્યા હોય એ બધું કરે એ તપ દેખી તપ ખબર ને તપ કરવું છે હા તપ ને દાદા નથી કરવું કરવું નથી શા મારે લોકો કરે છે તપ એટલે તપવું તેના માટે તપવું તૈયાર આ જે સુખ મળ્યું એવું સુખ અનેક ગણું મળે ફરી કે એટલા માટે ત્યાં તપ કરી રાખું પૂછી જ ખબર નથી દાદા સાધુ સંતો સાધુ સંતો પેલા તપ કરતા ખોટું હતું સાધુ ને તપ એટલે આગળ ની ઈચ્છાઓ પૂરી કરવા માટે તપ કરવું તેની આગળની ઈચ્છાઓ છે કે જ આંતરિક તપ આંતરિક તપ એ હોય નહી અમને બાવા ઉપાય બાર ના તપ બહુ તપે ઊંઝો મત લટકી ને આંતરિક તપ ખોલી શું તારા બાપે ઊંચો વધ્યો ધૂની કરી પૂછે છે કે આંતરિક તપ તમે કીધું કેવું આંતરિક તપ એટલે આ મુકુલ ભટ્ટ છે અપમાન કરે જબરજસ્ત અપમાન કરી નાખે અસર એ અત્યારે અસર ના થવા દે એમ તપ સફળ કરવાની અસર બિલકુલ થાય નઈ સહન કરવાની શક્તિ કેવું તપ તો થાય અંદર के आज है।, नहीं। के शक्ति गे शक्ति गे गे? तो है। सहन दादा पूछे सहन शक्ति सहन शक्ति सहन करने सहन करने थोड़ी हारी अमती है तात्कालिक शक्ति पड़ेल हो ઠીક છે રીત છે દબાવાય આ સોફા સેટ પર બેઠા ને થોડી કરી દબાવે ખુબ દબાણ કર્યું ક્યારે સોફા તોડી નાખે કેરાય નઈ તમે એમ કે જ્ઞાન મેળવ્યું તમે એમ કેવું છો કે તમને જ્ઞાન થયું હતું સુરત સ્ટેશન પર તમને કેવી રીતે જ્ઞાન થયું તપ જ્ઞાન થયું કે ભજન કીર્તન જ્ઞાન થયું સંભાવન માં એવું નહી કે આ કઈ થી મુક કેવાય તમે શું કરેલું કે તમને થયું તમે લીબુ લીબુ ખાતા હતા જ્ઞાન થાય નઈ આ જગ્યા એવું જ્ઞાન જ ના થાય કરવાથી કરવું એ જ ભ્રાંતિ અને સમજવું એનાથી જ્ઞાન થાય શું તમે સમજ્યા અમારી પાસે બેહીને તમે સમજ સમજ કરો તો જ્ઞાન થાય કરવાથી એજ ભ્રાંતિ પ્રભુએ કઈ પણ કર્યું નથી આ જગત માં નથી જયારે અટકે ત્યારે ખબર પડે મારી શક્તિ નથી તમારે છે ને તમારી શક્તિ છે દે ચલો ચીમન ભાઈ ડાયાબી છે એ ડાયાબી દર્શન કરવા માટે દોડધામ ના કરાવી જાય એટલે ત્યાં પાછું હું પૂરી પર જાઉં તારે એ શું કરે ઘરમાં કે બે રહી બે બે બે બે દર્શન મોડા થાય માટે રસ્તા વચ્યા બે દર્શન મારે પેસતા થાય કે મારો એટલે પછી હું ત્યાં ત્યાં ગયો અને જે પગે ચોટી પડ્યા ઉભું થવાય ને હમ થવાય કરે એ પગે ચોટી પડ્યા ને એટલે પછી આમ ચાલી પડેલા બધા ફરી આવ્યા આ દાદા ભગવાન તમને એક જફ્ફો માર્યો બધું મટાડી ગયું કે પોતા અમને ઓળખો છો તમે અમારા આપડે આમ સંબંધ મટાડી મને મટાવી દો મારું કામ ન મારી શક્તિ થી નહિ આ તો નિમિત્ત હું આ થઈ થઈ જવું શું કહ્યું મને જસ મળવાનો અને અભજસનો કરે તોય ના થાય અભજસ મળે કોમ કરે હિન્દુસ્તાને ખાઈ બેઠા શક્તિ વાળા સંદાસ જવાની શક્તિ નથી પ્રશ્ન નથી શું કહ્યું કૃષ્ણ ભગવાન નારાયણ કહેવાય તો એ શીત ખબર પડી એ તો જ્ઞાની પુરુષ એકલા જાય બીજા બધા શું મળે છે કૃષ્ણનું સ્વરૂપ શું છે તે શું છે આ તો બધા લાડવા ખાઈને પડી રહી છે અને સાથા ને ત્યાં એકા स्वास्थ छोड़े ध्यान कई धर्म बार्थ नीता परम होती परमार्थीज होरतर बारका हरू जी કૃષ્ણ ભગવાન નારાયણ જેવા એની દુનિયા ના ચાલુ તો આ લોકો આ જીવડા માં શું ચાલુ અહી કુદા કુદ કરે વાસુદેવ નારાયણ કેવાય શું કેવાય જેવું તેવું પત કે બધા મારી ભાઈ નઈ પર છે સમજવાની મસ્તી થોડી ઘણી ગીરો મૂકી આવી નથી બધી અહી લાયા છે ને જેટલી આવી છે અડધી ભાગી હું ભાગ્યા સાચા ગુરુ ની વાક્ય આપો આમ કે સાચા ગુરુ ની વાક્ય આપો સાચા ગુરુ આપી જાય છે માથું આપડું ઝુપી જાય દાદા એક બે ગુરુ કે ત્રણ ગુરુ હોય તો વાંધો ફરક દાદા પૂછે છે કે એક બે ત્રણ ગુરુ હોય તો વાંધો નહીં અરે ભલે બાવીસ ગુરુ હોય તો વાંધો નહીં બધા ગુરુ જો તમે કેટલા કર્યા હું તો તમારી પાસે બે જ હું આખા જગત ના શિષ્ય છું અને ગુરુ છું હું તો કોઈ નો ગુરુ છે ચાર હજાર માણસ મારા પણ કોઈ ને ગુરુ થયો નથી ગુરુ કોણ થાય તે એ તો અમને નઈ ખબર કોઈ પૂછો ગુરુ નો પૂછ્યું ને દાદા ગુરુ એટલે ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે શું डूबे तारे आ कयुग न गुरु डूबे डुबाड़े शु क गुरु ने पेलू पूछू के साहब गुरु कि आपनी पास એ શું સારા આપડે સમજી કિલ્લી નથી આ ગુ ગુ કિલ્લી હોય નહી ગુ એટલે ભારે ભારે એટલે ડૂબે નઈ એટલા માટે કિલ્લી હોય તો એ પોતે ડૂબે નઈ હવે કિલ્લી અમારે આપવાની અધિકાર તો મારી પાસે કોઈ લઈ ગયો નથી લાવ્યો હું એક જણા તો ગુરુ મને સુરત મળ્યા મને મારા ગુ નો કાગળ આવ્યો છે કે હું તમને ખેદાન કરી નાખીશ પચાસ હાજર નઈ મોકલો આવું ક્યાંથી થઈ ગયો ગુરુ ને પૈસા લેવા દેવા ના હોય કે એમને તો જરૂરિયાત હોય તે આપડે આવીએ રોકડા રૂપિયા આપવાની કઈ આપવા જવું નઈ કપડું જોઈતે કપડું બીજું જોઈ તે વાસણ જોઈતે વાસણ બીજું જોઈતે બીજા હવા લાગતો મેલ્યા કે આલી ની પાસે દુશ્મન ઉભો કર્યો રૂપિયા હલ્યા ગુરુ